એટલે આમાંથી નિર્જરા ઉપાદેજવા જેવા નહી આટલા ઉપાદે એટલે આપણે આદરવા યોગ્ય આદરવા યોગ્ય આરાધના કરવા યોગ્ય એટલે સંવર મોક્ષ સંવર મોક્ષ મોક્ષ અને નિર્જરા પેલો જીવ જીવ પછી હે કયા હે હે છે તે અજીવ અજીવ છે જાણવા જેવાની અજીવ જેનાથી જેનાથી આપડે ત્યાગ કરવાનો જરૂર નથી પાપ લખો ને કોનો નવ તત્વ પુણ્ય પાપ પછી આશ્રવ બંધ બંધ એ કેટલા થયા પાસ થયા પાંચ અને ચાર નવ થયા જીવ તત્વ જાણવા જેવું છે જ્ઞેય છે જાણવા જેવા બે ગયું ઉપાધેય પણ છે જીવ ઉપાધેય છે જ્ઞે પણ છે આદરવા ગયા છે ને જ્ઞે પણ છે એવું છે ને આમાં મુખ્ય વસ્તુ એ કે પેલું જાણો કે છે જીવ પણ આત્મા જાણી લીધો અનાત્મા જાણ્યો અજીવ જાણ્યો આ છે તે જ્ઞે જાણવા યોગ્ય આ આદરવા યોગ્ય જીવને સંવન ને મોક્ષ આનું ધ્યાનમાં રહેવું જોઈએ કે મારે આ હોવું જોઈએ એને ધ્યાનમાં હોવું જોઈએ ન હોવું બરોબર પણ એ છે સમજરા એ પણ એ છે હે છે ત્યાગ કરવા જેવું ના સમીજરા તો મુખ્ય વસ્તુ છે લખ્યું છે ને સમર્ણ નિજરા એની મહેર થઇ જાય જ્ઞાન આપતાની હાદ થાય બધા પેલા દર્શન પછી ગામની પેલું દર્શન સંકેત પેલા સંકેત ને એવું છે ને કે હું ચંદુભાઈ છું ચંદુભીજ છે ખોટું નથી પણ એ તો વ્યવહારમાં ઓળખવાનું સાધન છે એટલે ચંદુભાઈ આરોપિત ભાવ છે કેવો ભાવ છે કે આરોપી બાદ લોકોએ કહ્યું ચંદુભાઈ એટલે તમે માની લીધું ચંદુભાઈ ચંદુભાઈ કહેવા માં તો નથી પણ તમારે ચંદુભીજ છે આ વ્યવહાર જાણવા માટે હું કોણ છું તે જાણવું જોઈએ જોડે એવું કહેવા છે ચંદુભાઈ છું એ રોંગ બિલીફ હું અશોક નો ફાધર થઉં બીજી રોંગ બિલીફ બેન નો ધણી થઉં ત્રીજી રોંગ બિલીફ આનો મિત્ર થવું ચોથી રોંગ બિલીફ હું કલેક્ટર છું પાછ બિલીફ કેટલી રોંગ બિલીફો બેઠી છે અને તેમ શુદ્ધાત્મતિ દર્શન કરતા કોણ છે એને જાણવું પડે કરતા આપણે આપડે મનમાં જે ભાવ હું કરું છું એ ભાન ખોટું છે હંડ્રેડ પર્સન્ટ બીજી શક્તિ ભગવાન કરતા નથી ને આપણે કરતા નથી સંયોગો સંયોગીક પુરાવા સાયન્ટિફિક વ્યવસ્થિત જે કરે એ જોયા કરોડા પછી આપણે જોવાનું ક્યાં લઈ જવાનું રહેતું નથી પ્લેન માં બેઠા પછી આપડે ક્યાં તપાસ કરી જશું પછી કચી રહેતું નથી કરતા પછી ગયું એટલે કર્મ બંધાયો અટકી હું કરતો નથી એવું છે તે આજનો ઉદય આવ્યો આશ્રય એટલે એટલે સંવરપૂર્વક નિર્ધરે અને તમારું બંધ પૂર્વક નિર્ધરા શું થાય બંધ પડે તમારા આશ્રવ તમને બંધ આપીને જાય ત્યારે એમનો આશ્રય એને સંવર કરી જાય એટલે કરવો બંધાય જાય એ નિ બાકી નિર્ધાતા નિર્ધાર થઈ જ રહી છે બધાને જીવ માત્ર આ ઝાર પાલું નેજરાજ કરવાની હોય ને હે નેજરાજ હોય ને સંવર ના હોય ને એને સંવર તો એમને હોય જ નહીં આત્રરો નિર્ધાર બધાને હોય પછી નિરાઈ જાય શું થઇ જાય પછી કલાક પછી બંધ થઇ જાય એટલે નિર્દ્રી ગયું કેવાય બંધ ના પડે નહીં બંધ ના પડે મનુષ્ય સિવાય બીજા કોઈ જીવને બંધ પડે નઈ જ દેવ લોકોને નહી તો હું કરું છું કે બંધ પડ્યો તને કરું છે એવું બંધ રહે છે કેટલા વખત લોકો હે તત્વ શુભ કરો અશુભ છોડો પુણ્ય છે અને એ બંધ છે પુણ્યને પણ નવું તત્વ તો સહાર છે બધો એ મોડેથી બોલે હું બધું જીવને સમજો છું હજી નહીં પણ જીવ જીવ સમજનાર કોઈ નહીં જડે શું કયો ભાગ જીવ છે એ જ્ઞાની છે બીજે કોઈને ખબર પડે અમને જ્ઞાન આપીએ પણ એમને ખબર ના પડે કે કયો ભાગ જીવ તેથી મોટા મોટી ચીજ શું કહ્યું કે આત્મજ્ઞાન જાણો દરેક શાસ્ત્ર કહેવામાં આવે કે આત્મજ્ઞાન જાણવું આત્મા જાણવો શું આત્મા જાણવો એનું જીવને જાણો કહેવાય અને જેને જી જાણે છે તે અજીવ ને જાણી શકે જે અજીવ જાણી ના નીકળી ગયું તમારી જોડે વાત કરો છો એ કોઈ કે છે કયા ભાગ માં જીવ ભાગ છે બે માંથી એક શું બોલે છે જીવ કે જીવ એ બોલે છે વાણી નથી કરતા નથી દસમા પહેરું છું અને ઘર પક્ષ જ છે ને તો ખબર ને અંદર મારું પોતાના પક્ષમાં જ નથી આપડો ગાઈડલાઇન મનવા તો નથી પણ ઉદય છે ને ઉદયમાં જ ના હોવું જોઈએ શું કે છે બારમા ગુઠાણ માં ચાર શુક્લ શુક્લ માં ચાર ભાગ શુક્લ ધ્યાનમાં લેસા કે ધ્યાન લેસા ને ધ્યાન શુક્લ ધ્યાન શુક્લ શુક્ જાય શુક્લ ધ્યાન નું શુક્લધાન આવે નહી શુક્લધાન દસમા સુધી હોય લેસા કઈ ગણાય વ્યવહારમાં મારું દસમું છે મારું દસમું છે એ દસમું જો બાર નું થાય પણ એ થઈ શકે એવું છે નહીં પાંચ જ્ઞાન કયા પાંચ જ્ઞાન મુખ્ય જ્ઞાન તારણ જ્ઞાન ગણાય છે એક મોટી લોબી લિમિટ નું હોય પણ તે તો બીજા બીજા ધર્મ અન્ય ધર્મી હોય ને તેને અવધિક જ્ઞાન થાય અંદર ને હૃદયની શુદ્ધિ ઉપર આધાર રાખે બરોબર મારા મનના બધા પર્યાય નું જાણ મનના કેટલા પર્યાય છે એ બધા નું જાણ અને એ જાણો તમે આયા તો તમારા મનના પર્યાય મારી પર પડે એટલે હું સમજી જોઉં આ જાતના મનના પર્યાય તરવ છે તમને સહજ છે પડઘો પડે મારી પર એક જ્ઞાની પુરુષ એકલા મન ફરી ના થાય અવધિક જ્ઞાન નથી અમને અવધિક જ્ઞાન નથી શુ અમને કેવું છે ને કે શાસ્ત્રનું જ્ઞાન ખરું અમને પણ આ જ્ઞાન જ બધું આખું શાસ્ત્ર પૂરવા કર્યું નવું શાસ્ત્ર ઉભું કરેલું છે આખું નવું શાસ્ત્ર જ કરેલું છે અને સાયન્ટિફિક ભાઈ કોઈ જગ્યાએ વિરોધાભાસ ના થાય આ પંદર પંદર દહ વર્ષથી પંદર વર્ષથી બોલું છું પણ વિરોધાભાસ એક શબ્દ નહીં કોઈ બઉ થઈ ગયું એટલે સમ્યક દર્શન સમ્યક દર્શન બીજ જ્ઞાન બીજ રૂપિયે જેવું એ આત્મા અને આ અનાત્મા એટલું સાધારણ પ્રતિથી બેસે ને તે શબ્દ ત્યાગ કરવા જેવું છે આ નથી ત્યાગ કરવા ત્યાં પૂરેપૂરું આત્મ જ્ઞાન થયેલું છે એમ કેવાયુદ્ધ ના હોય આદર્શ હોય એમનો બધો આદર્શ હોય લોકો જો અંદર વ્યવહારમાં ઉતરે તો દુશ્મન પણ ખુશ થઈ જાય શી કઈ આદર્શ જગત આખા થી સાધુ ના વ્યવહાર એવો ના પડે તો આડો બારું બાર કરે ને એક્સટ્રીમ થઈ જાય ઉગ્ર થઈ જાય પછી બધું ત્યાગની ભાવના નું બધું જ્ઞાની એવું માને કે મારે વ્યવહાર પણ નથી કરવો તો પછી વ્યવહારમાં નથી હોતા જ્ઞાન જ્ઞાની લોકો તો એવું માને છે ને એક વ્યવહાર જ્ઞાન જ નથી જે જ્ઞાની વ્યવહારમાં થયો હોત એ જ્ઞાન જ તેથી કરી જ્ઞાન જ્ઞાન એવું નથી હોતું જ્ઞાન એટલે પ્રકાશ કેવાય છે અને પ્રકાશ એટલે આવું એકાંત ફોડવું કે એકાંતને અભ્યાસ કરવાનું સાધન છે પછી એને ભીડ માં જવું કેવું પોતાને જ્ઞાન થઈ જાય ને એકાંતમાં આદર્શરૂપ થયો તો એક્સેપ્ટ ના કરે અત્યારે માન્યતા એવી જ છે કે સંસાર વિઘ્ન છે વચ્ચે આ સંસાર છે બધો એ વિઘ્ન છે એટલે બધા છોડીને જતા રહે છે બધા ના એ તો જતા છે તો એમને જાણે કે પોતાની કેળવાય એટલા માટે પોતાની શક્તિઓ કેળવાય એટલા માટે પણ તેથી કરીને સંસારમાં જો હોય નહીં પ્રકાશ તો બહાર પ્રકાશ હોતો જ નથી અને કેવલ જ સંપૂર્ણ પ્રકાશ છે શું પ્રકાશ છે એ બહાર હોય જ નહીં બહાર આ લોકો ફાંફા મારે ગુફા હોય ગુફામાં ના હોય કશું ગુફામાં અંધારું હોય એમ કે દુનિયા ઉપર ભાઈ ને મનુષ્ય ની અંદર રહેતા જ હોય નથી બિલકુલ મોક્ષ પહેલી શ્રેણીઓમાં નડે છે મોક્ષ થાય કે જ્ઞાન થાય બને જ નહીં ને ક્યારેય પોતે કરતા છે હમ મેં સામાયિક કર્યું પડતી કર્યું બંધન છે બંધ છે ઉદા કોઈ દાડો છુટકારો થાય બંધ છે પોતે કરતા ભાઈ તો જ કામ થાય છે પોતે કરતા ભાવ્યા હું થતો નથી થતો નથી જ્ઞાન બઉ સારું મોટા ભાગે બધું ક્રમિક ક્રમિક માર્ગ માટે જ બધું સાહિત્ય વધારે થયું છે ક્રમિક માર્ગ સાહિત્ય જ ક્રમિક માર્ગ સાહિત્ય સાહિત્ય બહાર પડ્યું હોય તો આ અત્યારે બહાર પડ્યું છે ભરત રાજા એકલા લીધેલો છે ભરતરાજા અક્રમ નો અક્રમ નો લાભ એટલે સંસાર સાથે મુક્તિ કેવું કે દર વર્ષ રાણીવાસ થી દૂર હોવો જોઈએ માર્ગ ની અંદર છેલ્લા જે ચાર કર્મ છે ને નિકાસિત નિકાસિત ચાર કર્મ ખરા છેલ્લા નિકાચીત નિકાસિત ચાર કર્મો છેલ્લા અઘાતી કર્મ હે ઘાતી કર્મ ચાર છે આજે વેદનીય છે ગોત્ર છે નામ્ય ગોત્ર આક્રમિક માર્ગ ને હોય ને એજ વેદન વેદના હોય ને વેદન માં લોકો ના કરતા ફેર હોય મારા માં જુઓ શું લોકો કરતા ફેર હોય કારણ કે વેદની નહી ઉદય શું આપે કે યશ નામ કરાદા એ કર્યું હું કઉ કર્યું તો એ ભાવશાળી હોય કેવું હોય સમજ પડે છે હજુ બે થયો વેદની અને નામ કર્મ ત્રીજું છે ડોત્ર કર્મ એ લોક પૂજ્ય હોય કેવું હોય લોક પૂજ્ય લોક પૂજ્ય હોય અને આવ્યું શુભ આયુષ હોય કેવું હોય તો આ ભક્ત ઉડી જાય છે કયું કર્મ મહાત્મા કયું કર્મ ઉડી જાય છે મોહ ની કરાય છે મોહ ની કર્મીભ થાય છે શું થાય છે મોહની કર મોહ ની બસમીભૂત થયું એના પ્રમાણમાં દસનાવરણમાં મોહ ની તો કયું અંતરાય અંતરાય ભારે ને અંતરાય તોડી ના શકે જ્ઞાન સુધી રહેવાનું હોય અંતરાય આવેદ છુટકો થાય અંતરાય આવે કે મારા પાડોશ ના લોકોને જ્ઞાન ના શું કેતા હોય કે દાદા તો અમે ઓળખીએ જ છે પેલેથી પછી બધા રહી ગયા છે ફાદર ને ઘણા વખત કે અરે તું શું જાણું દાદા ને એનો અંતરાય અંતરાય એટલે શું પડે ઉકેલવા ના રે જમ જમા દેતા થારી મૂકી છે પણ થારીમાં તો ખવાય નહીં ટિકેટારો લેનાર બોલાવનાર આવે જમાય નહીં